પછી એ ગુણાવન કરેલા શાસ્ત્રો વાંચેલા પુસ્તક બધા જ વાંચેલા બધા અને તે હમણાં ગીતા દીતા બધા તો પણ કક્ષપાત છે આ બધું આ બધું આવી ગયું બધું વંચાઈ ગયું શું કરે છે એ એ કરતા હતા ને પહેલા? એટલે આ બધા પુસ્તકો વાંચીને બધા પણ એમને પીએચડી ની ડિગ્રી ઓછી થઈ ગયું બધું થઈ ગયું પાર કહેવાય પેલા ની વાત છે પેલા ની વાત છે દરરોજ આવે છે ને મને ખબર નઈ મેં આજે પછી બેસાડ્યો અત્યારે પેલા સંકોચ થતો હતો પેહલા રંગ માન્યતા માન્યતા રંગ હતી આમ તો રોંગ કેવાય દાદા પેલા ખોટી હતી બુદ્ધિ બાજુ પર મૂકી દીધી આ કે છે સરસ આ ટિકિટ બહુ સરસ લાગે સરસ મારા બુદ્ધિ ખરા લાગે છે બુદ્ધિ મારા करे <laughs> करे थे। थे। से पूछे मैं अबूत अबूत आटल ब આપડે કેવી રીતે આટલું બધું કેમેરાવો છો આટલું બધું સમજાવો છો તો એ કેવી રીતે બને બુદ્ધિ વગર બુદ્ધિ તો આટલું સમજાવી શકે નઈ ને લિમિટેશન હોય કેવું હોય લિમિટ માં જ બતાવી શકે બુદ્ધિ લિમિટેડ હશે કે અનલિમિટેડ છે જય સચિતા બુદ્ધિ લિમિટેડ છે કે અનલિમિટેડ અનલિમિટેડ Unlimited? No, unlimited. E, અનલિમિટેડ ના કે છે કે આ બધિ અનલિમિટેડ લિમિટેડ કેવી unlimited, limited કેવી રીતે Limited એ કે છે લિમિટેડ limited રીતે બુદ્ધિ આ પ્રકાશ છે બુદ્ધિ એ પ્રકાશ પકડાય છે ઘરમાં જુઓ પછી નહીં દેખાય અમારો પ્રકાશ તો અનલિમિટેડ હોય બુદ્ધિ તે ઇમોશનલ કરે શું કરે ઇમોશનલ અને અમારે આ લિમિટેડ ટકા અનલિમિટેડ માં મોશન મળે મોશન ઇમોશનલ થાય જઈ દુઃખ સુખ ની અસર થાય આ ગાડી મોશન માં સારા છે ઇમોશનલ થાય શું થાય એક્સિડન્ટ થાય મોશનમાં સારો છે ઇમોશનલ થઈ જાય બુદ્ધિ એટલે ઓળખ ઓછા કેમ જ ઉત્પન્ન થયેલી છે નિરાજ પ્રકાશું ઇન્દિરા દ્વારું પડ્યું અને પ્રકાશ પડ્યો એ હરીશા પર નિરાજ પ્રકાશ કહેવાય પણ હરીશ જરા આમ કેરીને કોર્નરમાં મૂક્યો અને રસોડામાં દ્વારું આવે એ કહેવાય ઇન્દિરેજ પ્રકાશ આવે એ બુદ્ધિ જાદો ઇકોઈઝમ હોય ત્યાં જાણું ને ઇગોઇઝમ જ પાત્ર બધું હોય છે જાદુ ઇગોઝમ હોય બુદ્ધિ હોય તલવાર જેવો બુદ્ધિ એ વિનાશી છે ત્યારે માણસ બુદ્ધિશાળી માણસ ત્યારે બુદ્ધુ થઇ જાય કેવાય નહી બુદ્ધિ વગર ચાલતું બુદ્ધિ વગર તો ચાલતું જ નથી ને બુદ્ધિ વગત ચાલે ચાલે જ નહીં ક્યારે બુદ્ધ થાય કેવાય ને બઉ બુદ્ધિશાહી માણસ હોય સલાહ લેતા હોય ને પૈસા પૈસા નોકરી કોણ થઈ શકે એ બુદ્ધું છે બુદ્ધું છે અમારા બુદ્ધિ જ નહીં રીતે બુદ્ધું કેવા નવી વાત છે ભૂલાવા પડ્યા તું વિચાર થાય તું બોલ્યો કે तो मैं समझ एक वाक्य बोलव हो विचार कर विचार है, विचार कर दस व्योल तेज तैयार थी આગળ વિચાર થતી જ જાય છે રંગ દીપી શું આત્મા તેનું શું છે મૂળ કારણ માં ભાવ કરે છે ભાવ એટલે સંજ્ઞા સંજ્ઞા મને ગમતું નથી શબ્દ નહીં બોલે શેન્ડ થયા અહિયાં આગળ આમ થતું થતું બધા મતદારી આ તો વિજ્ઞાન મૌલિક છે મૌલિક છે આ સંજ્ઞા જે આપણે કઈ પ્રતિષ્ઠિત આત્માની ને સંજ્ઞા સંજ્ઞા કઈ સંજ્ઞાની બધું પ્રતિષ્ઠિત ચિંતા ઘર ને બધા દાદી તમારા હાથમાં છે અમે શું શું કહે ચિંતા છે ને બધા ઘર માં બધા પપ્પા ના ચલાવીશું ગાડી ચાલ અમારી પાસે રાખીશ ગાડી ચલાવવાની રસ કંપની ચલાવવાની ચિંતા ચિંતા પપ્પા ને બઉ છે ને તારે કોની મારી મારી ચિંતા ના બીજી કોઈ પણ જાતિ ધંધાની સારી અત્યારે ચિંતા બઉ છે ત્રણ ચાર મહિના થી નથી લાગતી ત્રણ ચાર મહિના નથી લાગતી લોકો બઉ સારું ચિંતા ના હોય તું કેમ કરું બરોબર બ્રેઇન ચલાવે છે ના થાય કારણ મારી પાસે દવા બધી બઉ જા આમ થી પડી કેક કરું આમ થી કરું નીચે ધ્યાન આપી દેવું દાદા ધણી પણ બજા નથી ગમતું તેને પૂછે છે ને મજા ને કે કારણ સારો ફલ થાય છે પરમાત્મા નું સ્થાન ક્યાં આવેલું છે અને પરમાત્મા નું સ્વરૂપ કેવું છે તે કૃપા કરી રહેણા છે ઓમકાર પરમાત્મા બંને છે ઓમકાર દેહ નામાત્મા કહેવાય રૂપ છે બીજું શું કેવાનું છે બીજા થવા ના થોડા હોમગાર્ડ માં પરમાત્મા બધું પરમાત્માય ઇઝ ગોડ આઉટ માય ઇઝ ગોડ પરમાત્મા સાઈડ સમજ ને ઉટ માય જયારે તમારે માય સમજાવી રેવ નવી કોણ છે એકા એક છે લાવવી ખોટી દુ નકામ ખાલી મેરેજો ના આવે તો બેસવું બધું નકામ નીકળ વિકલ્પ તારે નઈ એમાં ચર્ચા તો આવવી જ પ્રશ્ન પૂરો થાય તમારો બીજો પ્રશ્ન આજનું ગાદરિયા પ્રવાસી પીચે છે દર્શન કરવા થી હદ કરવા માટે મહાસ દસે ગજામાં લાઈટ લાગેલી ભાઈ મોટી એક શરીરે મજબૂત માણસો કોણી ક્યુ મારા એને કહ્યું કે આગળ ચાલે તો તે બધા એકઠો છે અલ્લાથી કોની કોણી બધા કર્યું આખું જગત વાંધે દરું ભટકાય છે અને આખા જગત ના સાયું છે કે ઉગારી છે આપડે શ્રદ્ધા ત્યાર લાવવાની છે એ માન ના માન ના આપે અપમાન કર્યો શ્રદ્ધા આવે તાર अपमान तो उत्पन्न आप योग्य मानो ख्याम सिद्धांति जुदो पड़े थोड़ो दिखाए तो ज्ञान प्रकाश के रूप આક્રમ વિજ્ઞાન જ્ઞાન પ્રકાશ છે એ જુદો દેખાય છે મૂળ છેદ પણ નથી જૈન સિદ્ધાંત એટલે શું કઈ પણ કરવું કરાવવું એ અનુમોધવું એ જે જૈન સિદ્ધાંત ની બહાર વાત છે સમજી શકે કે મારા ઉદય કર્મ જ ભગવાનું ગાદી જૈવ સિદ્ધાંત છે સાચો સિદ્ધાંત છે ખોટો નથી અને ત્યાં આગળ માવા બાટી ગયો હોય ડાયવર્જન કર્યું હોય સિદ્ધાંત ક્યાં સુધી ચાલે કે મન વતીર હોય ત્યાં સુધી ચાલે મન વતીર ન હોય ત્યારે બંધ થઈ જાય तब समझ मनोवचनकारीता के नथी नथी मनवचन मनवचनकारी एकता धर्म एकता हे तार धर्म थे मनोवचनकारी एकता शुभ જુઠ્ઠો માણસ એ મન વસિરકાયતા સાચો એકતા આ તો ઉદય આવ્યો છે અને અષ્ટમ માર્ગ એ પુલસ્ટપ માર્ગ છે બાકી સાચો માર્ગ જૈન માર્ગ છે ક્રમિક માર્ગ છે જયદ્ર ને ઉજવલ કરવું અમે આ નવી ડિઝાઇન છે આ એ પોતે ખાતો જ નથી અકલમ જ્ઞાન જાણે લીધું એ પોતે ખાતો જ નથી જે ખાતો લોકોને દેખાય છે એ પોતે ખાતો ઘર માં વંકા કરવો ખોધ કરવો એના કરતા ગમે તે ખાય તો નહિ પણ ખોધ ના કરે તો કશું ખાતો ન હતો પણ ભોજન હોય છે ભગવાને કસાય રહીત થવાના માટે જ આપણા રસ્તા ઘટાડ્યા છે અને કસાય રહીત થઈ રેતો જ નાસ્તા પછી ખાવા પીવા ઉદાહી કરનાર હે કે ને ના એક ડગલા તરી કે ચાવા ની વાત છે બાકી બધી જ વસ્તુઓ માં પછી પેપર ફોવા આવી જાય છે એટલે ચાવા પીવાની તો એક જ વાત કરી પણ બાકી બીજી બધી વસ્તુઓમાં થોડો થોડો પેપર આવી જાય છે હા પેપર તો ખરો ને કાંગાળ દીચાળ ગોબે છે અને પેલો ચા ને દીચાળ બને છે અહંકાર સહીત સે બ્લુ ક્રિયા અને નિરંકાર ક્રિયા જણે આ આ વિજ્ઞાન અખર વિજ્ઞાન પ્રાપ્ત કર્યું નિરંકારી ક્રિયા છે કોઈ જાત નું પછી ઉડાણ થી જોતા મૂળ શ્રીમ ધારચંદ્રિ અને લઈન સાથે મોટે ભાગે વાત બેસે છે એનો કોઈ વિચિત નયંત્ર નથી ઉલડાણ એમાંથી ચરિત ભ્રમિત થાય એવી મનસ્થિતિ કેમ થાય આપનો પ્રકાર છે થાય એવી રજા થાય એ આખા બેંક ધર્ણો સા પછી ગમે તે રસ્તે કરો રાત રસ્તે કરો ગમે તે રસ્તે કરો કેશ બેંક છે એવું મગજ માં બેસી જાય પછી બરાબર કેશ બેંક એટલે પોતાના માલમ પણ પોતે જે કેશ બેંક છે એટલે ભ્રમિત તો થયેલા છે ત્યારે ભ્રમિત પણ કાયમ ચોવીસ કલાક કોઈ ભગા થયેલા આપને કોઈ આવામી ગાળા સભા કરી દિવસ બાજુ દિવસ આપણે શું હંમેશા ઉંધીર અસર પડે પ્રચાર કરવામાં આવે આગ્રહ કરવામાં આવે ઊંધી આગ્રહ હોય આક્રમ માર્ગ આગ્રહ વિધાન છે બિલકુલ હું શિષ્ય બધા નો છું શિષ્યો થવાનો માર્ગ આ તો મુક્તિ જવાનો આજુ મોક્ષ અને હું જ બધા શિષ્ય થઈને કરતો છું हाँ तो मैं उपर गया है भूख ना हो शंका स्वाभाविक क्या उत्पन्न उत्पन्न शंका उत्पन्न मेरी पास आ शाह मिनिट मिनी પુસ્તકો લખેલું છે પુસ્તક માં લખ્યું છે અમે અભૂત છીએ પુસ્તકો લખેલું અમે અભૂત છીએ અમારું એક સાયન્સ પણ બુદ્ધિ નથી આપની મહાનતા આપની મહાનતા છે ના માન્યતા ના અમારા માન્યતા ના મહાનતા છે હું તો લઘુત્તમ છું હું તો લઘુત્તમ છું મારા મહાનતા જોઈતી લોકો મારે તો આ જોઈતું દાદા ભગવાન આ દેખાય છે નહીં આ દેખાય છે તે દાદા ભગવાન નઈ મત પ્રગટ થયા છે સૌ તો પ્રગટ થયો છે તેના હું આમ કહી દાદા ભગવાન આજે કેશ બેન એટલે પદવી ની ભૂક કે પછી ભૂખ અમને હોય નહિ ચાલતા વિજ્ઞાન થાય અમને જો અમેરિકા ગયા તો સોનાની માળાઓ પહેલા પાછી આપી અમારે આખું સોનું કોઈ જે ખપતું ના હોય લક્ષ્મી ખપે નહિ વિચાર આવે નહી આ દેહ ના માલિક પણ નથી છવ્વી વર્ષથી આ દેહ નો માલિક નથી ટાઈટલ ઉડી ગયેલું છે આપને શું લાગે છે છોટું વાળી પણ બોલે છે આપના શબ્દો કહીએ તો આપના શબ્દો અંબાલાલ પટેલ બોલે છે ના અંબાલાલ પટેલ નહીં બોલતા અંબાજી પટેલ નહીં બોલતા આ તો હોય કે કોઈ અક્રમ વિજ્ઞાન જયારે બુદ્ધિ જતેરી ખરાશ હોય ત્યારે માલકી વગર ની વાળી હોય એમની માલકી વગર દેશ ના ખેવાય શું કેવાય પ્રશ્ન પૂરો થાય છે તમારો આજ સુધી ના પચીસ વર્ષની આપણે જ્ઞાન લાદા પછી અધારણ સંખ્યા દીક્ષા આપી મતલબ આપના લખવા પ્રમાણે મહાત્મા કેવડાવવા ને મહાત્મા નો વિદ આપવાનું શું કારણ તો મહાત્મા કહેવાય છે ભૂલ છે દર્શન કરવા દે પણ હવે તમને સમજાય નહી સમજાય કરો દર્શન કરે જેના જેના કથાઈ ગયા ની જેના કથાઈ ગયા એ મહાત્મા ને પણ પરમાત્મા છે પણ પરમાત્માય નહી કારણ કે બધું ખાય છે પીએ છે ઉઘાડું દેખાય છે આપનું એવું કેવું છે કે આ બધા મહાત્માઓ મોક્ષમાં જવાના મોક્ષમાં એક જ અવતાર નું આ થાય મોક્ષ જ છે ને ચિંતા થાય બે લાખ નો દાવો મળશે મારી પર ચિંતા થાય ને બે લાખ નો દાવો મળશે એમ લગભગ જગત તેમજ થાય પણ અહિયાં ની વાત ને ઓઠ પર લાવનારા બહુ ઓછા એટલે એના કે તમને આવી નથી મારી એવી વિનંતી છે કે અહિયાં વાત ને ઓઠ પર લાવવા બહુ ઓછા હું બહેન આ વડે નથી પરિવર્તન જીવન માં થયા કેમ એનો કોઈ મને એકાદ ઉદાહરણ આપી શકાય એ લોકો ના પરિવર્તન થયા કે નહી એ માટે એકાદ ઉદાહરણ આપો એમ કેદાહરણ પરિવર્તન થયું છે એનું ઉદાહરણ જીવનમાં જોઈને પણ આપણને હિંસક પર સમજી ને પછી વાત કરો તો કામ થાય સમજાય બરોબર સમજાય નહીં એ બુદ્ધિ વાત સમજાય નહીં તો હું તમને સમજાવું બુદ્ધિ તમને સમજ માં આવે છે એમને મને આગળ નથી પછી આગળ છોટો ભાઈ શું સારા પ્રશ્ન પૂછ્યા હતા લોકો ના મન લોકો ખાવા પીવા માં બધા આખા જૈન્દ્ર નો સાર આવી જાય માં શું ના આપણે સમજીને તમે વિનય કહો હું તો કઉમ પ્રશ્ન માણસ ના મનમાં જે વિચાર આવે એ બધા પ્રશ્નો એમાં આવીને કહેવાય બી જ પ્રશ્ન આવે છે કે વૈરાગ લેવા થી થાય છે વૈરાગ લેવો એ તો કસરક છે મનોબસ કેળવા માટે નું છે થવું જોઈએ સ્ત્રી હોય છોકરા હોય છોકરા વહેતા હોય સારો ફાયદો થવું ક્યાં તો કોઈ પૂછતા ના હોય સ્ત્રી ના હોય છોકરા હોય એટલે સંસારમાં રિનવો થાય બીજું પછી આપણે વાતચીત એક બાબત નો શું મંતવ્ય છે એ સાચી વાત છે ઓછું ખરાબ એનાથી ઓછું ખરાબ એ ઈડા અને ઈડા થી ઓછું ખરાબ છે ત્યાં એટલે કન્ડ તો ના હોય તો બઉ ઉત્તમ વસ્તુ એ જીવતા જીવ દેખાતા નથી પણ આનંદ કાય છે નવકા જીવ પદા ને દેશ ની અપેક્ષા હોય ઘરો ના હોય શકે દેશ ની અપેક્ષા કરી પણ છૂટો છે દેહ ની અપેક્ષા છે બંધન માં છે દેહ ના કરવું કરવું બંધન માં રહેલો છે પણ જુદા પાડીયા લે ત્યાં આ ચેતન અને આ જળ વગર જુદા પાડીએ તો કઉ એકલા જડે જ ના ચડે જેવી કર્યા તો થાય નહી તો ભેગો જ ના ભાઈ એકાકાર પ્રશ્ન મને આત્મજ્ઞાન થયું એ બરોબર છે વિદેહ મુક્ત અથવા વ્યવસ્થિત તે જ નિયતિ ના વ્યવસ્થિત નિયતિ નઈ નિયતિ પછી આગ્રહ થી આમાં જ હોય શું હા આ બીજું છે ભાઈ ચાલો જેને પ્રણવ જ્ઞાન થયું હોય તેના અવશ્ય મુક્ત થાય મુ દેખાય પણ ગયા ખબર ખબર પડે ને સાચું હશે તો બસ થાય બીજો પ્રશ્ન જેને મુક્તિ થાય કેવી અને કેવા છે મુક્તિ થાય એટલે સંસારમાં પેલો જીવ જીવનથી વિદિ થઈ જાય જીવકાણ મુક્ત થઈ ગયો હોય પછી હિસાબ મોક્ષન શું સનાતન શું સીધો પ્રશ્ન જેને અક્ષર કેવા માં આવે છે તે અક્ષર સૂર્યાસ છે તે કેવી દિશામાં છે અક્ષર ને નથી અક્ષર સર એટલે વિનાશી આ દેહર કેવાય છે આ દેહ છે ને બેર એટલે વિનાશી અને અક્ષર એટલે અવિનાશી ભાન નથી અને ગયા અવતાર મા થઈ રહ્યું શાંતિ કેમ થતી નથી શાંતિ તો ક્યારે થાય બધાને તમે શાંતિ આપો આખો ગાળો આટલા સુધી કરાવો નઈ અશાંતિ આપી ન થોડા તમને કાયમ ની શાંતિ થઇ જાય પણ આપડે તો અશાંતિ નો વેપાર ચાલુ છે ને ગોડા મારી હતી ભાઈ જાય મારે ના મારે બીજો બીજો પ્રશ્ન લોકો ક્યાં હોય છે ભગવાન થાત શું કયું આ ટૂંકો છે મારે માણસ માંથી જાનવર માં હોવું પુનર્ધન્મ મનુષ્ય અત્યારે પાછો ક્યારે મેળવી શકાય માનવજી કલ્યાણ માટે માનવે માનવે શું કરવું જોઈએ વિશ્વા લડાઈ ના ભણકારા વિશે હોય તો મન ની શાંતિ માટે શું ઉમર જેમ મનુષ્ય અવતારે પાછો ક્યારે મેળવી શકે જયારે મનુષ્ય એનો હિસાબ મનુષ્ય અવતાર એટલે શું કે બધી ગતિઓ જઈ શકે એવો આવતા જો ક્રેડિટ ડેબિટ થયું તો જાનમેન અવતાર કોઈ ને ભોગવે નર ગતિ ને ભોગવે અને ક્રેડિટ થયું હોય તો થાય ચોપડા બિલકુલ કાળી નાખે ચોપડા બંધારણ છોડી દે તો બક્ષમાં જાય છે ભટકે છે તમે આપને પછી બીજું થી માનવ જીવન શું કરવું જોઈએ તમે એને વબલાઈ કરો તમને વબલાઈ કરી કયા કરે શું કરું કોઈ એવો કોઈ એવો માણસ કરે તો આપણે લેન્ડો કરીને આપણે ઓબલાઈઝિંગ કરવું જો ત્રીજો પ્રશ્ન વિશ્વ આખું લડેલા ભણતા લડેલા ભણતા થાય છે કારણ કે એ તો રીષિયા માટે બનાયા છે એમને પાકિસ્તાન તૈયારી કરે એ તો આપડે હિસાબ છે થોડું બધું નાખી જશે આપડે હિસાબ આપણે નાખ્યા હતા ને નાખી દેશે ચકાવી દેશે બધું હવા થતા શા માટે મું જાય છે બધું હવા થતો શા માટે મૂજાય છે એને તૃષ્ણા છે તેથી મું છે તૃષ્ણા જતી ને વડોદરા આવો નવસારી આવો રસાયખાય છે આમાં સત્ય શું કેવાય ભગવાન જ્યાં સુધી દેહ માં છે ભગવાન સ્વરૂપે પરમાત્મા સ્વરૂપે ત્યાં સુધી ભગવાન કહેવાય અને પરમાત્મા દેહ તો મારા જેવું પૂછે થાય એમને કશું આય વિધાઉટ માય હોય છે ને પરમાત્મા ભગવાન મારી શું અલગ મળે જુદા પરમાત્મા ભગવાન કહેવાય પરમાત્મા અને દેહ જુદી પરમાત્મા કહેવાય દેહ નો ગોજો ના હોય ત્યાં પરમાત્મા કહેવાય દેહ નો ગોજો છે ભગવાન એટલે ભાગ્યવા ની બે भाग्यवाद ये भाग्यवत भगवत ते भगवत परमात्मा बने तो दाखला तरीके शंकर भगवान कहवा रामचंद्र भगवान कहवा मनुष्यों मनुष्य रूप भगवान तरीके आवा देश छापे भगवान कहवा परमात्मा कोण से परमात्मा नु शवास ભગવાન છે ના એ કૃષ્ણ ભગવાન હજુ થશે ભગવાન જ કહેવાય છે પરમાત્મા ને હજુ તો દેહ ધારી છે હજુ તો અમુક વર્ષ પછી ભગવાન થશે ત્યારથી સંપૂર્ણ મુક્તિ થશે સંપૂર્ણ કરવા અત્યારે વાસુદેવ નારાયણ કહેવાય વાસુદેવ આ વિશ્વ મનુષ્ય કરવામાં આવ્યો અને આગળ કહું કેવું આગળ તો પેદા કર્યો તૈા કર